ચેગા નહી હા જો રાજા જો રાજા જો અચા કામ કરતા ફલતા બરામ કરે જ્યાદામાં જ પરિષ લો ભ્રામીણ ઓ શુદ્રો નહીં ચાલુ ઇધર તો ઉત્સાહ લોકો drama yes. nahi nahi lakshmi telanath singh okay you got it that point no that i got it i got it why do i say this thing you know because this i like to tell another thing so we are reading in the school day you know in a sanskrit we have a sanskrit course we were being taught in ye duniya ka nyay hai ke kisse kisse kya bhav se kiya ha ha ke shok se kiya shok fond of oh yeah then you are wrong that's okay i understand that one but if that so that point is correct baba i agree that sir બચે કે This this is, of of I, can, I can understand, but let us, have, let us have discussion in this one. one <coughs> That means, um, once Narada Muni to, Narada Muni to... the most devoted, uh, say, of Lord Vishnu and all time-me, e time-me, Brahman tha, mm -hmm. maga e time mein, saal se, upar char band ho gaya, બ્રાઇમ મે ચાર નર bhi band ho ગઈ બંધ હોય નયા આદમી ન્યા કોઈ જાતા નહીં હું આર્ગ્યુમેન્ટ કરું છું પણ એમ સેલ્ફ મારી જાત માટે હું એમ જિજ્ઞાસા હે જિજ્ઞાસ હોય આર્ગ્યુમેન્ટ બોલે પાસે અક્કલ નહીં અક્કલ જિજ્ઞાસા હેગ્ના પૂછી આપે બંધ હેઠળ બંધ ક્યુ બંધ હેલુ હે આપણે કીધું ને ચાર ડેવલોક બંધ થઇ ગયા છે પાપ કરવાની જે તાકાત હતી તે કોઈ નથી તાકાત જતી રહી પણ પાપે કરવાની તાકાત શું કરે આ વિચારો અમને તો એની બેન જો કદી મુસલમાન ઉઠાઈ જતો ને અરે સુલે બેન મારી બેન હું ના કે બોલવાય ના રે મુસ્લમ ના થાય હાથ છોડીને બંધ્યો કે તરત મુસ્લિમ તો ખરા થઈ ગયો હોય કેવાય એટલે પાપ અમને થાય નઈ આ સુવાજ પાપ કરાયું કે છે આ બેન તમારે શું લેવા પાછો જાય પુને ચોરીયા કેવાય આવો આવો જય ભેગા થયા દાદા બધું હારી અને બેસી જાવ તો જીતી જાઓ ઈ સમજાવો જરા બધું હારી અને બેસી જાવ જીતી જીતે ખરો બોલ બાર હારી જ ગયો હોય શું કેવું એટલે લડવા માં ફાયદો નથી ક્યાં જાય હિંસા માં શક્તિ છે હિંસા માં શક્તિ હોય ને હિંસા માં શક્તિ વેડફાદ કરે અમારે બઉ તાકાત છે જબરજસ્ત તાકાત હિંસા કરે આરિયા કરે છે આખો બધા હિંસા કર પુનવર્ધન એટલી શક્તિ જેટલી પાપવધન શક્તિ એટલી પુનવર્ધન ભાઈ એટલે ચાર ઉપર ચાર બંધ થઈ ગયું ગતિ ચાર ને જે લોકો રસાક માં જાય એને બી કુદરતી શક્તિ હોય ને કે બધું સહનશક્તિ કરી શકે બધું છે દાદા બોલે કોને ચાંદી કોઈ એજન્ટની જરૂર નથી કોઈ કુદરત આ બધું જોયે બોલીયે છીએ એટલે લોકો બુદ્ધિ થી હાર ભાઈ કોઈ ના ચલા ચાલે હું ઘેર હેડલ મારું ચાલે કે છે દસ બાર આયા તા તમે હા તમને અટક છે એ ક્યા ચીજ છે બતા નહી શકો તો આપો દાદા માણસ જયારે મળે ત્યારે ક્રોધ માન માયા લો કરીને જાય કેવી રીતે વાળી ચોરી સાફ કરે એ તો તમે જેને જ્ઞાન ને તમારે બધું બધું ઉડી ગયું ને તમારે વપરાય જવાનું ચાર્જ થઈ જવાનું ડિસ્ચાર્જ થઈ જવાનું એમને ડિસ્ચાર્જ થયેલું હોય ઉપર થી પાછું ચાર્જ કર્યું હોય એટલે ચાર છે આ લોકો ને એક બહુ આવડે જેટલું ધન આવ્યું એટલું એસી ટકા છે ધંધામાં નાખે બે ભગવાન તો એટલે ઉગે ફરી કે મારવાડી તો મારવાડી તો દર્શાવી આવે ને તો આપડે <laughs> अंजना बन पूछे के बीजा नवा महात्मा समझा भोग આપડે આપડે રસ્તા પર જતા રસ્તા પર જતા મળે ના પી હોય રસ્તા પર ગુરખા લે ગાડી લઈ લે ને પછી પાંચ મિનિટ બીજી ગાડી આવે ભેગા કરી આપે ભોગવો છો થોડું ઘણું કઈ દર થયું ચચલી એટલે આપડે ભોગવ્યું એટલે દરેક સંજોગો ની અંદર કોઈ પણ સંજોગો ભોગવીએ તો આપડી ભૂલ કઈ પણ હલાવી નાખે જાતને મોટાભાગના બધા સંજોગોમાં આવી જાય ભોગવીએ આપડે એવી નથી કે આપડા હૃદય તમારી ભૂલ છે તો હૃદય થશે સંજોગ એટલે ખાલી સંજોગ ભેગા બીજી સારા માંની ભૂલ થઈ હોય તો પેલો નંબર લાગે એ ભોગવે એની ભૂલ બરાબર પેલો નંબર કેમ લાગ્યો ઘણા ધણી હાર પોતાના પાપથી આપણને ભટકાય પોતે ભોગવ એની ભૂલ છે તો આની મેન્યુકી આપણે કરવાની હતા બરાબર હવે તો સરકાર કેતો હંજેતા આકાશ સંસદનો બધો નિવેડો જાય જાય કે કસ બોગ્યાની બુલ હંજેને તો બરોબર આકાશ સંસદ નિવેડો દે કારણ હે બસ સરકાર આ નહી નિવેડો ના રું બસ આ જે આ સફર સફર થી સર નિસ તો એકલો જો જે એ ફાઈ ઓની જે જ નહી સી સરખો જ લાગે છે સેન્ટર માં બેઠેલા છે એટલે સામે જ જોઈએ એવો જ ફોટો હોય બરાબર તારા માં સે એટલે હું નમસ્કાર કરું છું કે સબ કુશ થાઓ તારા માં સે એટલે હું નમસ્કાર કરું છું આમ કરી રોજ દેખના ઉ કરવા રોજ દેખના બૂટે અરિંદેશ ને કરું છું કતાવ તાજે નિવાલી દી પદલી સેલ્ફ દલ કેવું ન્યાય થી ચાલી રહી છે એસાર ચાલી રહે છે દાઢી વાળું ગે છે એટલે થાય છે પણ આ બીજું બધું શું કરું તું શું કરાવે એક દાઢી ઉગ્યા લે ગાય ને આમ શું ટ્રેડ ટ્રેડ કરાવે ક તે સવે આંગળ ઉતે જાયન ભરુ અતિવધ જાય તો નહી કવિજી તો છે આ તો એ રામજીએ તો ઉપકરછા પાછે કેટલો વખત લાગે દેખાય દેખા તો સહીયા સત્યો છે તો થોડા ટાઈમ મત ભગવિયાં તો જેમ લીધો એ ટાઈમ કેટલો એના કે જંદરમાં પ્રમાણ જો તમે ભોગ નતા કંઈ આવે લલિત અને જૈનભીન પતિ ગયું છે બધું બધું સાઈન થઈ ગયું છે પછી એમ કે કાગળ લખ્યો છે મળશે તમને અને લલિત મંગળવારે આવશે પરમ દિવસે બાપા એ જોડે બીમારી નાનક ચોટા દેખાડવાનું બાપા નો કઈ ઇરાદો કઈ ખરાબ ઓછો ના બોલે તકલીફ મારી નથી મને ખ્યાલ નથી મારું વર્તન ભી તેવું તેની સાથે હતું નાના મોટા કર્યા બધા ટપલી મારી નથી નામ આવી જતા મારે તો શૈલેષ ને હું કેતો કે તને ટપલી તો મારવાનો નથી પણ એવો પ્રસંગ લાવ્યો મારે ખીજવાવું પણ નહીં પડે અને અત્યાર ઓગણીસ વર્ષથી આ ખીજવાવું પડ્યું નથી દાદા બે તમે આવો ને આવો આવો તાદે આવો કઈ ગયો રાધરેશ તમાક્ષ જવું પડશે ને હા મૃક્ષ પછી બ્રાહ્મણ થવું પડે ને કેવું નથી મોક્ષ માં જવા માટે આપડે સ્વતંત્ર થવાનું આ પરતંત્ર કેમ્પાય બધી વસ્તુ ની રિલેટીવી માં પરતંત્ર હોય ભોગવાય દુઃખ સુખ ના હોય દુઃખ દુઃખ જુખ જ નથી આ તો કલ્પિત વસ્તુ આ તો સાસુ સુખ જ કે સાચું તાપ બૌ છે તાપ ગણો છે અને ઝાડ તો એનાથી આ બાવળીઓ છે ચાલશે નહીં જાય કે ના આ તો તાપ માં પડ્યું છે તે દુઃખ બે સુખ સુખ કે છે બે દુખ ની વચ્ચે દુઃખ જ છે આ તો એ જે સુખ મારશે ને ઇન્ટરવલ ને થોડા માતા સુખ મારી ખરીદે સુખ હોતું નથી બે દુઃખ ના સુખ ક્યાં લોકો સુખ દુઃખ કસકો બોલતે સમજાતે સારા બો હા તો સમજાયો થોડો સમજાયો એ તો પૂરો વિચાર એ કે છે કે મોક્ષ લઈએ મોક્ષ મળે પછી તો કાયમ નો આનંદ પરમાનંદિત છીએ સુખ ને ખોળે દરેક જીવો અને તે સુખ મનુષ્ય થોડું મળે છે ત્યારે આવું સુખ ના જોયે એમાં કાયમ દુઃખ સુખ પછી દુઃખ આવે એવું ના જોઈએ જે સુખ પછી દુખ આવે એટલે આટલું સારું જમાડ્યા પછી કડું આટલું પાય અલબારી તારો કાળો માર ધમ હોય નતો કે શું એ તો સુખ પરમેનન્ટ કોર છે તો પોતાનો સ્વભાવ સુખવા છે એ સુખ તો જોઈ નથી આ તો સુખ જ નહી આ તો વ્યસ દુખની વચ્ચે રે ઇન્ટરવર્સે બની હે મતલબ એને સુખ જોતો નહી બરાબર છે ને એટલે મારું જે દુખ હોય એને સુખ આ એ જે કહે છે કે સાચું પરમેનન્ટ સુખ જો એ રેટીવ ન હતી આપણે સુખ ની કલ્પના રે બાકી કઈ સુખ ની કલ્પના જો મોક્ષ મળી જાય અને કાયમ સુખ હોય તો સુખ પચે પણ નહીં એમનું કેવું મોક્ષ મળી નઈ મોક્ષ તો અહી થઈ જવું છે આ ગૌતમ થઈ ગયો મોક્ષ ભોગ તો અહી થઈ જ આવશે એટલે દેખમો બેટન શું હેપીનેસ મીનિંગ ઇઝ રિલેટિવ યે યે યુ હેપ ટુ ડિસ્ટિંગવિશ બટ યે આફટર વોટ ઇસ સાડનેસ ટુ મી ટુ બી હેપીનેસ ટુબડી યે ફાઈલ આન્ડ ડાઉન ફાઈલ આઈ વોઝ નોથિંગ મતલબ ખાલીનેસ લોક્સ એટલે દુખનો અભાવ જા દુખ યે દુખ લોક્સ એટલે દુખનો અભાવ દુઃખ નો અભાવ સંસારી દુઃખ નો કોઈ પણ મનુષ્ય આવ્યું છે ને રહી નો દોડો આપડા વાગઈ પર એટલી વાર નો છે ફરી પાછું ચાર પગ નહી બધું આગ વાર કોક થોડા એવું થાય કાળી ચૌદશ ને ને રવિ કોક દાડો આવે સુખ અને દુઃખ સુખ અને દુઃખ ના હોય ના ભોગવવાનુષ્ય જાતિમાં શું તમારા કઈ છે કઈ સત્તા છે તારાથમાં કઈ સત્તા છે તમારા આપડે ક્યાં જાવ ક્યાં ત્યાં કઈ સત્તા છે તમારા હાથમાં એ કોને સ્વતંત્ર કઈ બાબત સ્વતંત્ર થોલ્યુટ થો રિલેટીવી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 બસ નહી કે લાચિન કા જો હે બધી થાય બધી વેગાય થાય બધા પ્રકારની વાતો રહી એલો ચોકો તો ખુલાસ કરવો પડશે ને સમય પર તો કરો પડશે ના તો કોક કા કરો જા જા ઉપર ભગવાન જ ને ઉપર ભગવાન જ જવાનું છે એ કે છે ખાલી આકાશ છે આ લોકો કલ્પનાઓ છે બધી દેખાતા હોતા દેખાય બૈરી દેખાય આ દેખાતા મગજમાં તો દેખાવા મગજ માંગજમાં આવાજ જોયે ને ભગવાન મગજમાં મતલબ મશીનરી છે મશીનરી ભગવાન દેખાતા ભગવાન તો આઉટ ઓફ મચેરી થઈ તારે ભગવાન ને અનુભવ માં લેવા માટે શું કરવું જોઈએ ભગવાન નો અનુભવ થાય એ માટે શું કરવું જોઈએ જેને થઈ લેવા અનુભવ ત્યાં પાસે જઈ લેવાનું કૃપયા લેવાનું तो अनुभव हुआ है उसके पास जाकर बैठो दे अराउंड है तो देर ही क्यों नहीं और सी अबाउट अ गॉड इन यू और एक्सपीरियंस देन यू हैव टू गो टू वन हुज ऑलरेडी सीन दैट दैट्स राइट दैट्स राइट कम ऑफ दिस थिंग एंड गो इट इज सो द बेटा देयर इज अ स्टेइंग इन मीराबाई भजन में और भगवान को सिद्ध गौर हम दौलत देखते हैं कि हरिजन हरि हिते प्लीज यू वन टेल लो पीएल गौर जो देते हैं डोंट कोफक If you go to God, then God will give you wealth and properties and this and that. He will spoil it. But if you want to see It's the dear right? God, then go to the Harijan. Hmm. Harijan means not the, the, the disciple of the God who will give you the wealth. So that's the Neera Bhajamstha, who are reading in the school days. Yes. I was a teacher, I was a teacher, I was a teacher. I was a teacher, I was a teacher, I was a teacher, I was a teacher, I was a teacher, I was a teacher. કબાટમાં મૂકી રાખે કબડ માં થાય રહી કબાટમાં હાથ માં જાય ને હાથમાં પછી એનું ફેલ થયા કરે Yes, yeah, actually what, what is my way of thinking, I just, this you have been taught in the school days, you know, because that is the basic ground, what you have been learnt in the school days, that, that makes a formulation for the future life, I think that too, because when you come to school days, you are satisfied in a particular field, and then you don't read all about this thing, about this thing, so what, what you have been taught in the school days, so it's not gustori says like this that lord madat no, means um, that narada muni oh, narada muni was asking to lord bhagwan you know hey bhagwan who is your best devotee then bhagwan says that you best devotee you want to know that yes. i want, you want <coughs> to know na kona bar thi nahi lo ha lai liye tha ha thile ke da vichar as mala ke 3 ek vage jase kai lagi dar ઉટ Then he came down to the earth and then looked into the place where is he is and he, located, he told him the name and God told him the name and all these things, he looked at the place and then come to find out a place where he, saw, he looked at the person and the person is in the early morning getting up. એ રાત્રે બાર વાગ્યા સુધી કલાક બે અઢી કલાક દો કલાકે દો ઘંટા બેઠા સાઉથ બધા માણસ કરી ને એનામાં ઘણા લોકો ફેરફાર જોયો બધો કે આમ કેમ એમ દાદા ની વાત કરી તો દાદા ને મળવું છે બધા થાય ને આપડે તમારી ઈચ્છા છે તે આપડે ડેરા સમજ પેલું કર્યું ગોઠવ્યું શા નો ફોન આવેલો કે દાદા ને જય સચિદાનંદ કેજો પેલી જન્માષ્ટમી છે એટલે અને કીર્તિભાઈ શ્વેતા બેન કુસુમ આપડા જયનભાઈ વાળા એ લોકો અને કદાચ સાજે કરશે ફોન હમ ગયા હતા બાલાજી્વર ગયા હા દસ ગયા હતા એકાને લગા કે દોસો રૂપિયા દે દે તો ફોર્ટી આદમી કાર લેરા સેવન તો હમને ના બોલ્યા કે પૈસા જરૂર નહીં મેં તો ભગવાન કો બહાર બોલાય ગઈ ભગવાન કો બહાર બોલાયા સબને દર્શન કર લિયે વારિયા સબ લગા પીછે ગયા ફર રાતું વાંબ ભેજ દીયા એક આદમી કે સબકો બુલાતા અભી ખુદ આકે દર્શન કરતા લગા દર્શન કર એ લોકો ભી ખુશ હો ગયા કે ભગવાન પાસે નહીં બાકી તારી કે લોકો એની એક આદમી કે ડેસે રૂપિયા લગભગ છોકરામાં બોલાયા તમે દર્શન બધા કરી શકો અઢી વાગે મોર્નિંગ માં એ દર્શન કરવા ગયેલો હમણાં ત્યાં બાલાજી ના હજાર વ્યાગી ગયા ત્યાં લાચ રૂકે એટલે ભગવાન બેઠા છે ભગવાન કાતા હોય રણછોડ રણછોડ હમ ઉધર જતા દર્શન કરતા રમછોડ ખુદ આયા સબલો આખા દર્શન કરતા ખુદ રમછોડ ક્યાં બોલતા મંદિરમાં કમિટી વમીટી સબ બધી મેમ્બર કમિટી પુજારી બધા તો ખુદ કે આયા તો ભગવાન વીરિકા સાહેબ ખાલીથી નામ હૈ ઓ રણછોડે બધા કૃષ્ણા ના સ્વરૂપ છે શેના સ્વરૂપ છે કોઈ જગ્યાએ સભેજ ના હોય ચાર વાર કપડા બદલ